કસાઈ પડવા મળે એટલે રાગવે પ્રકૃતિ પડવા માંડ્યા રસ્તો હંકાર જ હેરાન કરીને હંકાર હેરાન થઈને જ્યાં સુધી હંકાર સુધા ના પામે ત્યાં સુધી ભય ભય ને ભય શું થયું હંકારતા થઈ જાય કેવાય અહંકાર થી સામાનકાર સંપૂર્ણ મૂળ સાથે કાઢી નાખવામાં આવે ત્યાં સુધી ફરી બધું ઉભું થઈ જતા વાહ નહી લાગે ત્યારે એવું થઈ જાય કેવા સંજોગોમાં એ કેવાય નહીં શું કરવાનું કેવું ડ્રામેટિક છે પણ બીજો ગુજરાત માનો એ ખબર પડે પેલા અમે પેલા ગુજરાતો હતો ને જે ગુજરાતો હતો શું નામ હતું એનું દારૂ નો તો બહુ સારો દારૂ તો ઉતરી જાય આ તો ઉકરે જ ને નિરંતર ઉકરે લક્ષ્મણ રે કે વંખ જળાય પછી માં તો એનો ઉકેલ આવ્યો છે એવી રીતે આપડામાં અહંકાર નું ભાડો એના ઉપર લક્ષ્ય રાખ્યા હજુ નીકળે છે નહી ભાડો મતલબ હજુ છે આટલો નાનો બે કાલે વધતા એને ના લાગે આપડે ને નક્કી કરીએ પેલા આ સાધુ એમ નક્કી કરે કે મારામાં વંગ ચડાય પછી માં હોવું જોઈએ એમાં ભગવાન તો આપડે વંગ ચડાય પછી માં ઉપર લક્ષ રાખ્યા કરવાનું ભાવના કરવાની ના લક્ષ રાખાયું પડે એવું આય આપડે ને આપડે કહીએ તો પોચરું રે ક્યારે ફૂટે કેવાય એટલું જ સાચો જેવું રહ્યું છે તમારી જ ભૂલ છે કોઈ ભૂલ છે નહી સમજાવ્યુંડું સમજાવ્યું પણ હા દાદા તમે સમજી ગયું એમ સમજવાનું ભૂલ કોઈ નઈ છે જે કઈ છે આપડી ભૂલ ને લઈને આ બધું ઉભું પછી માટી મોકલી જાય આપડે કોઈ કાર્યાલય નહી પણ અજ્ઞાનતા જાય નઈ જ્ઞાની વગર જાય તેથી ચાર વેલ્યા એટલે આ જ્ઞાન ના હોય કે આત્મા નું હોય એનો આત્મા એ જ્ઞાન છે આત્મા છે આ પ્રકાશ ને હા આ દિવાનો પ્રકાશ જળ છે તો એમ કાપીએ તો કપાઈ જાય આપડે કાપી બે ટુકડા ફોરવા જઈએ જડે એવું એને કશું થાય નહિ પેલો પ્રકાશ ઓર છે એના કરતા આ સ્થૂલ છે આ વ્યવહારિક સૂક્ષ્મ કેવાય છે પણ સૂક્ષ્મ પેલું સૂક્ષ્મ એટલું બધું છે કે પેલું સ્થૂલ થઈ પડે અસર જ થાય પછી અસર જ ના થાય તે જ પરમાત્મા તૈયારી આખું જગત એમાં ભટકા ભટકા કરે શિવ તો નહીં પણ શિષ્ય પેલો ગુરુ ગાયો બળબળ કરે શિષ્ય માં ના આવડ્યું મને શિષ્ય ને બિચાર શિષ્ય જ હતો કે શું તો અજ્ઞાન છું કે પેલા બિચાર મારી મારી કયો આગળ વધવાના રે અને ગુરુ મળતા બધી ભૂલકાર હેરાન હેરાન કરી નાખે કઈ નાખ્યું એના કરતા ભગત થવું પણ પછી જગ્યા ખવડાવે તમે કહ્યું એ શાસ્ત્રો બહાર પાડવા જેવું છે ચાકરી કરી આપડે ના કઈ ગયું અહીં પડ્યું છે તમારી જોડી માં નહી હોય તારા ખાટલા ની જાય છે શું કઈ ખાઈ ગયો હોય એવું બોલે કરે તો આમ જોડે સારી માત્ર કુદરતી રીતના સમજે ને એક વાક્ય એટલું સમજે નઈ ભગવાન નો અડતાલીસ આગળ શીખી ગયું મનોવચન કયા અવસ્થા માત્ર આવડે શું ને વાક્ય બોલતા આવડે અવસ્થા માત્ર કુદરતી રચના છે તેનો કોઈ બાપો એ રચના નથી અને તે વ્યવસ્થિત એટલું પૂરા બધું વ્યવસ્થિત એટલે બધી અવસ્થાઓ વ્યવસ્થિત આધીન હશે માટે એટલે કુદરતી રચના છે કુદરતી રચના છે સંજોગો આધારે ને દાદા સંજોગો આધારે ને પાછું સંજોગો આધારે ને સંજોગ ના આધાર ને સાયન્ટિફિક સર એમના વ્યવસ્થિત એટલું જો આવડ્યું અડતાલીસ આગળ વાળી સતક કરવા જે રેતી નથી એમને કોઈની ભૂલ નહિ દેખાતી એનું કારણ છે બધું પણ તમને આટલું વાક્ય રે ને ભૂલ જુદરતી રચના છે તેમાં કોઈ બાપો એ નથી બાપોએ કહ્યું એટલે બઉ મજા આવે છે પછી ભડંગીલી જાય છે બાપોય નઈ એટલે કોઈ બાપોય નહી બાપો નથી ભડક છે ગ્રહો જુવા કરવું હવની વહુ જોડે હોય છે સૂર્ય નારાયણ એમની બહુ જોડે હોય છે એનો સ્વભાવ બતાવે છે પ્રકાશ છે બાર પડ્યા કર્યા